આપને ચાર ડિગ્રી જ્ઞાન દર્શન માં આવ્યું નથી અમારી આખું ગાડું એડું બોલીયા છે તરત મેનમાં કશું ગઢડી વાગ્યા છે ને આપડા લોકો અવસ્થા ને સમજી શકે ત્યારે અવસ્થા નો નાના ભાગ બઉ ઝીણો બનાવીએ તે પર્યાય કેવાય અવસ્થાડી વસ્તુ અવસ્થા કેવાય અવસ્થા આપડે દેખી શકીએ નહી દેખી શકીએ તારા